स्वामीनायण हरे स्वामी बात करीजिए एक वक्त गाम जालिया में श्रीजी महाराज बहुवाने जागया पीछे सर्वे सन्ते जे हे महाराज आज तो तमे बहु पोड़ी पोढ़ी रहाज बोल्या जे तमे बहु तप करी थे आज तो तरह सारू अमें धाम जवाया था तथम तो अमे बद्रीकाश्रम में गयाश्रमवासी અમારી પૂજા આરતી સ્તુતિ કરીને બેઠા પછી અમે કહ્યું જે અમારા સાધુ સારું જાયગા જોવા આવ્યા છીએ ત્યારે તેણે કહ્યું જે હે મહારાજ આ ધામ જ તમારું છે માટે અહીં સાધુને રાખો પછી અમને એમ જણાવું જે આવો તો ચરોતરે છે કેમ જે કોઠા બોરા ત્યાં પણ મળે છે પછી અમે ત્યાંથી શ્વેતદીપમાં ગયા તે ત્યાંના વાસીએ અમને પધરાવીને પૂજા આરતી સ્તુતિ કરીને બેઠા પછી અમને કહ્યું જે હે મહારાજ બહુ દયા કરીને દર્શન દીધા પછી અમે કહ્યું જે અમારા સાધુ સારું જાયગા જોવા આવ્યા છીએ ત્યારે તેણે કહ્યું જે હે મહારાજ આ ધામ તમારું છે માટે અહીં સાધુને રાખો પછી અમને જણાણું જે સ્થાન તો બહુ સારું પણ પ્રભુ ભજવાનું સુખ જણાણું નહીં શા માટે જે ક્ષીર સમુદ્ર એક કોરે હળુડિયા કરે છે તેને જોઈને અમે ચાલી નિસર્યા તે વૈકુંઠ લોકમાં ગયા પછી વૈકુંઠવાસી જે રામચંદ્રજી તેમણે અમારી પૂજા આરતી સ્તુતિ કરીને બેઠા પછી અમે કહ્યું જે અમારા સાધુ સારું જાયગા જોવા આવ્યા છીએ ત્યારે તેમણે કહ્યું જે હે મહારાજ આ ધામ તમારું છે માટે અહીં સાધુને રાખો પછી અમને એમાં કાંઈ સારું જણાણવું નહીં કેમ જે ચાર ભૂજા ને સ્ત્રીઓનો પ્રસંગ તે ઠીક નહીં પછી ત્યાંથી અમે ગોલોકમાં ગયા પછી ત્યાંના વાસી જે શ્રી તેમણે અમારી પૂજા આરતી અને સ્તુતિ કરી અને બેઠા પછી તેમને કહ્યું અમારા સાધુ સારું જાયગા જોવા આવ્યા છીએ ત્યારે તેમણે કહ્યું જે હે મહારાજ આ ધામ જ તમારું છે માટે અહીં સાધુને રાખો પછી અમને એમાં પણ કાંઈ સારું જણાણું નહીં કેમ જે ગોપ ગોપ્યું અને ગાયું તેને જોઈને પ્રભુ ભજાય નહીં અને કેટલીક જાતનો ગડબડાટ તેને જોઈને અમે ચાલી નિસર્યા તે પ્રકૃતિ પુરુષના લોકમાં ગયા તે લોક જોઈને બહુ રાજી થયા જે અહીં સાધુને રાખીએ ત્યાં તો પુરુષ પ્રકૃતિ દેખાણા તેને જોઈને અમે પ્રકૃતિને પૂછ્યું જે તું ધોળી કેમ છો ને પુરુષ કાળો કેમ છે ત્યારે તેણે કહ્યું જે એ પુરુષ મારા સાથે જોડાણો તેણે કરીને મારામાં શામતા હતી તે પુરુષમાં ગઈ ને પુરુષમાં રૂપ હતું તે મારામાં આવ્યું છે પછી એમને વિચાર થયો જે અહીં સાધુને રાખવા નહીં કેમ જે માયા કાળા કરી નાખે પછી અમે ચાલી નિસર્યા તે અક્ષરધામમાં ગયા તે અક્ષરધામના મુક્તે દિવ્ય સિંહાસન ઉપર પધરાવીને અમારી પૂજા આરતી અને સ્તુતિ કરીને બેઠા પછી અમે કહ્યું જે અમારા સાધુ સાધુ ધામ જોવા આવ્યા છીએ ત્યારે મુક્તે કહ્યું જે હે મહારાજ આ ધામ જ તમારું છે અને અમે પણ તમારા છીએ માટે સાધુને અહીં રાખીને તમારી મૂર્તિનું સુખ આપો પછી અમને એમ જણા જે આ ધામ જેવું કોઈ ધામ નથી માટે અહીં સાધુને રાખવા એ જ ઠીક છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરતામાં જવાય નહીં ને ભ્રમરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં ત્યારે શિવલાલે પ્રશ્ન પૂછ્યો જે પુરુષોત્તમ કેમ જાણવા ને ભ્રમરૂપ કેમ થવાય ત્યારે કહ્યું જે મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી સર્વકારણના કારણ છે તે ઉપર મધ્યનું નવમું ને છેલ્લાનું આડત્રીસનું વચનામૃત વંચાવીને કહ્યું જે આજ તો સત્સંગમાં સાધુ આચાર્ય મંદિર અને મૂર્તિઓ તે સરોવરી છે તો મહારાજ સરોવરી હોય તેમાં શું કહેવું એ તો સરોવરી જ છે એમ સમજવું અને ભ્રમરૂપ તો એમ થવાય છે જે આવા સાધુને ભ્રમરૂપ જાણીને મન કર્મ વચને તેનો સંગ કરે છે તે ભ્રમરૂપ થાય છે તે ઉપર વરતાલનું અગિયારમું વચનામૃત વંચાવીને કહ્યું જે આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક હરિજને ચાર પાંચ વચનામ્રત વાંચ્યા તે વતનામૃતના નામ પ્રથમનું ત્રેવીસ ને મધ્યનું ત્રીસ ને પિસ્તાલીસ ને અમદાવાદનું બીજું ને ત્રીજું ત્યારે સ્વામી બેઠા થઈને બોલ્યા જે આ વતના મૃત તો જાણે સાંભળ્યા જ નહોતા એમ કઈને બોલ્યા જે ફરીથી વાંચો ત્યારે ફરીથી વાંચ્યા ત્યારે સ્વામી બોલ્યા આ વતના મર્ગ એમ જણા છે કોટિકલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી તે આપણે તો કર્યા વિના છૂટકો નથી પણ આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના મોટા ભગવાન હોય પણ એમ કર્યા વિના છૂટકો નથી કેમ જે એ પણ મહારાજનો મત છે તે ઉપર મહારાજના કહેલા શ્લોક બોલ્યા જે નિજાત્માનં બ્રહ્મરૂપ દેહત્રય વિલક્ષણ વિભાવ્ય કર્તવ્યા ભક્તિ કૃષ્ણસા બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી નંક્ષતી સમસેશ ભૂતેષું મદભક્તિ લભતે પરામ પરીનિષ્ઠિતો ઉત્તમ શ્લોકલીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાન યદધીતવાન આત્મારામ્ચ મનયો નિર્ગ્રંથા અપ્યુકમે કુર્ંતે હૈ તુકિમ ભક્તિમ ઇત્થમ ભૂતગણો હરિ એવા એવા ઘણા શ્લોક બોલીને કહ્યું જે આવો થાય ત્યારે તેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે પછી એ હરિજન સામું જોઈને બોલ્યા જે તમારે મૂર્તિ તો છે પણ મંદિર વિના પધરાવશો ક્યાં માટે ભગવાન પધરાવા હોય તો આમાં કયું એવું મંદિર કરવા શીખો તો ભગવાન રહે એમ કહીને બોલ્યા જે આ મંદિર સારું મૂર્તિઓ લેવા ગયા ત્યારે સલાટે કહ્યું જે કેવી મૂર્તિ હું કાઢી આપું ત્યારે સાધુએ કહ્યું આ નકશા પ્રમાણે કાઢી આપો ત્યારે તે સલાટે કહ્યું જે લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે એવી મૂર્તિઓ શોભે પછી સાધુએ કહ્યું જે મંદિર પ્રમાણે જ મૂર્ત્યુ લેવા આવ્યા છીએ ત્યારે કહે છે તો કાઢી આપો પછી સલાટે મૂર્તિઓ કાઢી આપ્યું તેમ આપણે ભ્રમરૂપ થયા વિના પુરુષોત્તમને પધરાવશું ક્યાં માટે પુરુષોત્તમ પધરાવવા હોય તો ભ્રમરૂપ થાવું એમ કહીને ઉઠ્યા પછી એ કરિજનનું કાંડું ઝાલીને ચાલ્યા પછી તેને કહ્યું જે ખબરદાર સંકલ્પ કર્યા છે તો ત્યારે તે ભક્તના સંકલ્પ બંધ થઈ ગયા પછી તેને કહ્યું જે આમ નિરંતર રહેવાય તો સંશયગ્રંથિ ગ્રંથી ઈચ્છાગ્રંથિ ગ્રંથી અને ગ્રંથી આદિ અનેક પ્રકારની ગ્રંથિઓ નાશ પામી જાય છે ને નિરંતર ભગવાનમાં રહેવાય છે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે પ્રભુ ભજવા દેહ તો ધર્યા છે પણ પંચ વિષય છે તે દમઘોષના દીકરા જેવા છે તે ભગવાનને વરવા દેતા નથી એવા બુંડા છે ત્યારે પૂછું જે રૂકમિણીજી એક વાર ભગવાનના ગુણ સાંભળીને બોલ્યા જે વરું તો ભગવાનને વરું નિકર જીભ કરડીને મરું પણ દમગોશનો દીકરો જે શિશુ બાળ તેને ન વરું એમ બોલ્યા અને આજ તો મહારાજને મોટા સાધુ નિરંતર કહે છે તોય ભગવાનને મૂકીને વિષયને કેમ વરાય છે ત્યારે બોલ્યા જે આપણે ભગવાનને વરવા દેહ ધર્યા નથી ને રૂકમિણીએ તો ભગવાનને વરવા દેહ ધર્યો હતો ને આપણને તો મહારાજનો ને મોટા સાધુનો યોગ થયો છે તે હમણાં તો ભગવાનમાં રહેવું કઠણ પડે છે ને પછી તો નિસર્વું કઠણ પડશે એવો સત્સંગનો પ્રતાપ છે ત્યારે પૂછ્યું જે આ દેહ મૂક્યા પછી કેવું થવાશે ત્યારે સ્વામી બોલ્યા જે કાંઈએ નહીં થવાય તો પણ સ્વરૂપાનંદ સ્વામી જેવા તો થવાશે એવો મહારાજનો અને મોટા સાધુનો પ્રતાપ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જેવા મહારાજ છે ને જેવા સાધુ છે તેવા જો જણાય તો તેને સમજવાનું ને કરવાનું કાંઈ રહે જ નહીં ત્યારે પૂછું જેવા મહારાજ છે ને જેવા સાધુ છે તેને જાણ્યા હોય તેની કેવી સમજણ હોય ત્યારે બોલ્યા જે યો વ્યક્તિ યુગપત્સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વત એ શ્રુતિ બોલીને કહ્યું જે એવી સમજણ હોય ત્યારે ભગવાન અને મોટા સાધુને જાણ્યા કહેવાય ત્યારે વળી પૂછ્યું જે આવી સમજણ હોય તો ભૂંડું આચરણ કેમ થાય ત્યારે સ્વામી બોલ્યા જેને આવી સમજણ હોય તેને તો ભૂંડો સંકલ્પ પણ ન થાય તો આચરણ તો થાય જ કેમ જે જેને જેટલું ભુંડુ આચરણ થાય છે તેટલું અજ્ઞાન છે ને જેટલું અજ્ઞાન છે તેટલો જ કુસંગ થાય છે